છોકરા ઉપર ક્રોધ થઈ જાય છોકરા ક્રોધ કરો તો પાપ બંધા છે ભગવાન ભગવાન શું કે દબાયલો છે એમને નોકર તો દબાયલો છે એને જેટલું વળવું એટલું વડે ને ક્યાં જવાના બિચારો ગરીબ માણસ ના થાય તો એવું થાય મદદ બરાબર ના કરે સાત વાગ્યા પેલા નોટા હોય તો કોઈ વાર એમ થાય કે આચાસ ના થાય છે એટલા પૂરતું એના પર એ થાય પછી એને સમજાવું એને સમજાવ કે પછી આચાધ ના થાય છે પણ એવું મન માં એકાદ મિનિટ એવું થઈ જાય પાછું ના પણ થઈ જાય તમારું બગાડો નુકસાન દોષ માં ના ઉતરવું આપડે નકર રાશિ મેળવવા માટે આપડે ગુનો કરવો અને વખતે ડેરા સમય પાંચ ત્રણ મિનિટ મારું થયું ને ભગવાન ચીડ નથી આપણને ચીડ છે ભગવાન ચીડે એટલે કે ભાઈ ભગવાન ને નવડા આપડે ભણવાનું હોય તો આપડે આપણે ના વાર્ષિક આપડે પાણી ભરીયે એ બધા માટે મારે ટોપવું પડેલું છે પરમાનંદ મળે થાય નહી કસાય નડે નહીં અને પ્રતિક્રમ તો આઠો તડ જ ચાલે પછી બેન થાય ને સામા એક બે ઘડી કરીએ કઈ કઈ ક્રિયા થઈ શકે છે અને દુકાન ના વિચાર આવ્યા બીજા ગ્રહોડા વિચાર આયા ચક્કા મારી મારી કરવાના શું કરવાનું આજે સામાયિક કરવા દે ને એવા વિચાર કઈ નથી આવતા સરસું આવ સામાયિક કેવાય ઉપયોગ બીજ જગા એવાય સમજ પડે ને બાકી ખરું સામાયિક તો એક જ ઘરો કરો ને તો આનંદ પાપ ભસ્મીભૂત થઈ જાય ચોપડે નીચના વાત શાસ્ત્ર વચ્ચે શાસ્ત્ર માં ઇન્ટરેસ્ટ પડે ને બઉ આનંદ થાય પણ એવું વળે નઈ એમાં સાચું આત્મા નું કરો છો આત્મા રૂપ આત્મા થઈને એક આત્મા બોલ્યો એટલે કલ્યાણ થઈ ગયું આત્મા થઈ ને બોલવાનું કેવું તમે એમ થઈ જાય આત્મા થઈ ગઈ બોલવાનું એક મિનિટ થઈ આપડે આત્મા થઈ ગયા છે પછી જાહેર સેકન્ડે ભૂલાય નઈ એનું નામ આત્મ રાતે ભૂલાય નિંદ્રામાં ના ભૂલાય નિંદ્રામાં ભૂલાય નઈ ને ભૂલા જ ના કેવાય ભૂલાય ક્યારે જાય આપણે જાગર તમારે શુદ્ધાત્મા સંભાળવું પડે શું કરવું પડે એન્ડ આવે છે જ્ઞાનાવરણીય નહી એ કે છે નિંદ્રા માં દર્શનાવરણીય કર્મ કે છે તો નિંદ્રા માંગતો હોય તો મોહની મોહની એટલે મૂર્તિ ભાવ તો મોહની એમાં ના હોય એ કે સ્વપ્ન આવે સ્વપના એવું છે ઊંઘુંદ્રા ના આવે તાર સ્વસ્થા આવે પેલી નિંદ્રા અવસ્થા કહેવાય પછી બીજી અવસ્થાનું શું નામ કહ્યું સ્વપ્ન અવસ્થા હા સ્વપ્ન અવસ્થા એટલે બંધ વાંક બંધ વાંકવાનું સ્વપ્ન કેવું કેવાય આ બીજું સપનું છે આ ઉઘાડી વાંચનું સપનું છે અત્યારે જે છે ને અખર વખર બધું ઉઘાડી સપનું છે વાગવું તે સાગરું કાગળ કેવાય ખબર પડે ને આ ઉઘાડી સપનું છે બંધ વર્પના માં રડે ને જો કદી કોઈ અગવલ મરી ગયો રડે પડે ને આમાંથી જાગવું એટલે આ બધા જગાડ્યા ને કે જાગો જાગો પાકું પછી બેઠો કરી દીધો પાણી વાળી બધી આવે નવકાર મંત્ર કરવાના મોક્ષ ના હેતુ માટે કરો બધું મળે અને મોક્ષ પડી ને તારે સચિદારા છે દેખાવ માર્યા હિષક ભાવ તો હતો એ વાત નક્કી છે ને હિષક ભાવ છે આપડા માં છે ખબર પડી ને અમારે વાત છે વધારે હોય ને પેલી જાગૃતિ ઓછી હોય છે એટલે જાગૃતિ હોવી જોઈએ जागृति हो तो कसाए ना निंद्रा छे आवा जागता है चार फै करें चार डिस्चार्जरा सी रही समझ आत्मा हो पे कर्म बन तो घना એક અવતાર બાકી રહી આ એક અવતારી જ્ઞાન છે એક અવતારી જ્ઞાન છે સમજ પડી ને એટલે બધું અમે કરી આપીએ બધું અને તમે કશાય ના થાય એટલે તમને ગમે નહીં આવવાનું મને જોડતા નહીં શું કારણ કે કશાય ને શું આનંદ આખો આડો ને મને બી કે મને બહુ વિચાર પણ મને ધંધો આવવા નહીં રહેતો એટલે હવા ના પણ વહેલા આવે છે રોજ છ વાગ્યા ના